દૂધ પાક ગમે તેવો હોય પણ એ બધા કચા હોય કંદો ન હો આવી થાય કરતા દૂધ પાક માં એને ખબર ન પડે કે આ દૂધ કેવો છે એ ખાલી હલાવે હલાવી ને બધું ભેગું કરે ભાત દૂધ પણ એમ એને ખબર ન પડે કે શું દૂધ પાક નો અવાજ છે એવી જીવ ની ગતિ છે ભજન ગમે એટલે સાંભળે આ એક સાંભળ્યું પછી ટેપ ટેપ ઉતારી લે પછી સાંભળે સાંભળે ને સાંભળે પછી બીજી વખત ભજન રાખે કે બાપુ નવું સાંભળવાનું એક ભજન નવું સાંભળવાની કોઈ જરૂર નથી પેલા ભજન સાંભળે એમાં શું કેરી તું સાંભળે પેલા જે કીધા સાંભળે ચિતરું હતું તો દ્રૌપદી તાતણા કેટલા થાય તો ચિતરામાં નવસો નવા ત્રા નીકળ્યા એમ ભજન અંદર કઈક વાણી કીએ છે એ પેલું તમે સાંભળ્યું જો નકરું છે ને બીજો કઈ કાંઈ છે એને કેમ રાડ્યું નાખે દુખાવા વગર નું હોય કરવું કરે એમ બીજો ધકે એમ શબદ છે ભજન ની અંદર એવો શબજ છે એ શબજ ને કઈ કાને ધરવો જોઈએ પછી તમે એનું ભજન પચાસ વખત સાંભળો પાંચ સાંભળો આ વાણી જયારે જોવો તા એનું પણ અમને કંટ્રોલ નથી આવતો સાંભળવાનું કે આજે નવું થવા નવા માં કઈ બીજું નહી એના તો વાત છે તો એની અંદર કઈક છે પેલું એને કાને સાંભળવું પછી એ જ કે પછી ક્યાં જાઉગુરુ ના શબ્દ કાને ધરો સદગુરુ ના શબ્દ ધરો કાથા વાજળું જેવા સવના વચન સાંભળે તો હામા હારા દીક પીડ્યો એની જનુની એ નવ મહિના ભારે મારી એની જનુની પેટ પીડ્યો એ ધીકર નવ મહિના એને ભારે મારી નહીં બારે હોય ને કઈ કર્યું નહીં ભજન માં એવું છે બાકી તો છે ને તમે કહો આ થોજ હાખી થાય ખરી પણ જો પાછું પાણી ઉપડ્યું આટલી ઉમરે તો પાર નહી તલવાર કોણ પકડ પછી તલવાર પકડવાળો બીજો જો એના તો થતા ઉપડે આમ હાલવા જવા માં ખાતો હમણાં તલવાર કોણ પકડાવી હતી મિશ્રી ખાંડ હેણી તા તા તેલ ણી મિશ્રી ખાંડ હેશ્રી ખાંડ રેણી તા તો કેણી એસ વિરલા દૂધ પાક ગમે તેવો હોય પણ બધા આપણે ખાઈ પણ કઈ કડચા હોય કંદો એને ખબર ન હોય દૂધ પાક કેવો રે એને ખબર હોય દૂધ પાક કેવો કચા ને ખબર નવી થાય કડ પડતા દૂધ પાક એને ખબર ન પડે કે આ દૂધ પાક કેવો રે એ ખાલી હલાવે જ